બુધવાર તારીખ પંદર આઠ ઓગણીસો ચોરાશી નવાનું અઢાર નું વચ્ચે પતન અને સ્વરૂપનિષ્ઠા વિશે વાત બીજે ઢો ફેટે હતી તથા ગરમ કોષ ની રાતી પહેરી હતી તથા સંધ્યા આરતી તથા સુધી પરમહંશ કરી રહ્યા પછી શ્રીજી મહારાજે કહ્યું છે કીર્તન ગાઓ પછી વાજિદ્ર મુક્તાનંદ સ્વામી આદિતા પરમશે કીર્તન ગાયા भगवान अति अटपटी कहता बीक लगे અંગ આ વાતે તૂટી જાય તો તે મુળગે થી જાય અને એ વાત કયા વિના પણ ચાલતું નથી અને એ વાત જો સમજતા ના આવડે भूड ना मध्यवतार धारियों तरह मछरा जीव रूप तथा कथावत धारियों शरीर धींगू एवं दुकड़ा था तथा व्यासावतर धारियों तरह से व्यास का शरीर मोहरा गण शरीर कर रूप ने पायमा है वराह ने मे शु धाम विषय भगवान ने वहारूप देखे मत्स्य जी ने मैं घोड़ा रूपज देखे वराह ने पति भावे भजा घून थी सखा भाव भजा भूंड थोड़ा मत्स्य ने पतिभावात नरसिंह ने पतिभाजा सिंह थी सखा भाव भजा शू सी थोड़ा अय ने प्रतिभावे भजा शू घोड़ी थी पने सखा भावा घोड़ो थोड़ा भगवान कहूम थे ये बात एम नहीं जय ते कह सो भगवान रूप है तो कही भगवान तो सच्चिदान रूप है અને ભગવાન રૂપાળા છે અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે રાજાધિરાજ છે સર્વના નિયંત્ર છે સર્વના અંતરિયામી છે અને અતિશય સુખ સ્વરૂપ છે स्वरूप सदा द्विभुज इच्छा ए कर चतुर्भुज જણાય છે અને સહસ્ત્ર દેખાય છે પણ એ પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતાર નું ધારણ નથી કરતા એજ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત મ धारण कर भगवान पृथ्वी नो भार उतारियों राक्षस ने मार्थे भगवान नरसिंह रूप धारियों पार्को त्याग करने इच्छा नरसिंह शिला थ चित्रामन मैं ज्या मत्स कगवान अवतार न चित्राम करे त्या त्या थोड़ोक मत्स कक्ष नो आकार कर शंख चक्र गांकुट सूर्ति लखे छे। तो जो भगवान नूप अनादिवे श्री कृष्ण भगवान प्रथम जन, जन्म समय मसुदेव देवकी ने चतुर्भुज रूपे दर्शन दीद अक्रूर ने चतुर्वीन चतुर्भुज सहस्त्र अर्जुन चतुर्भुज चतुर रूप देखता पीपला श्री कृष्ण भगवान बैठा था ઉદ્ધવજી તથા મૈત્રી ઋષિ ભગવાન નું રૂપ ચક્રમ ને લાપમાડે એવું કહ્યું છે માટે એવા મનુષ્ય જેવા જણાય છે તેને વિશે પૂર્વે કહ્યો એવો પ્રકાશ અને સર્વે રહ્યા છે કે જેને ધ્યાન ધારણા સમાધિ અંગ હોય दखाव तो प्रकाशे युक्त मूर्ति प्रकाश प्रकाश देखे छे। માટે જેને ભગવાન નો નિશ્ચય હોય એ તો એમ સમજે સમૃદ્ધિ અને એમની સેવાના કરતલ તો રાધિકા લક્ષ્મી આદિક છે એવા પરમ ભાવે સહિત ભગવાન ને દેખે છે અને જે મૂ છે તે માણસ જેવા દેખે છે શ્રી કૃષ્ણ ભગવાને ગીતા માં કહ્યું છે અજાનતી માનુ સિનુમા પરમ ભાવન મહેશ્વર એવા પરમ ભાવ ને વિના ભગવાન ને પોતાના જેવા મનુષ્ય ના પરઠે છે તે મનુષ્ય ભાવ થી શું તો કામ ક્રોધ લોભ મદ મસ્વર આશા તૃષ્ણા ઇત્યાદિક અંતઃ કરાદી મનુષ્ય ભાવ એ સર્વે ભાવને ભગવાન વિશે પર છે માટે એવા ભાવ નો પરટનારો જે હોય તેને ભગવાન ના નિશ્ચય જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાચો છે मनुष्य भाव टाड़ी देव भाव लाव पद भाव लावो पुरुषाधिक नो भाव लावो पकृति पुरुषाधिक नो भाव आए पची अक्षर नो भाव आए પછી અક્ષરા એવા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે ગરગાચાર્ય ના વતન ને સંભાળી ને નારાયણ નો ભાવ આવ્યો પછી એમ કહ્યું જે તમે તો નારાયણ છો માટે અમને તમારું ધામ દેખાડો ત્યારે અક્ષરધામ દેખાડ્યું भगवान भाव निश्चय भगवान ने ना देखते देखते तो मनुष्य भाई देखते पी जयो तर दिव्य भाव सहित दर्शन कर અને સમજે ત્યારે અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે છે અને અમને નથી બોલાવતા આને ઉપર વધુ એક છે અને અમારી ઉપર નથી એવી રીતે ગુણ અવગુણ બેઠા કરે છે ठव साजे तो भगवान कोई आंधड़ो लोलो होठियो होहरो वृद्ध हो रुक होने जय मुके दिव्य रूप रूप थे हरिना भक्त ने विषय मनुष्य भाव न पर परमेश्वर ने विषय के आज बात तो आज समझो तो आटल समझे तो सौ वर्षो समझता हरिभक्त ने याद राखी परस्पर करवी अज कर आता हस्ता ने, ने उतारे पी रीते महाराज वर्ता साधु तथा सर्वे हरिभक्त महाराज ने विषय સર્વાના કારણ અવતાર ઇ જાણી આમાં તો બહુ લાંબુ છે આનો તો એક મુદ્દા પર કેવું પડશે કારણ કે સંશય તો બઉ ના હું તો બરાબર જોશીબાઈ ના સમાધે આવી શું કયું અક્ષર તમે વાત મહારાજે કરીને ખોટી નિશ્ચય અને છતાં એ ભાવમાં ખેંચાય અને દિવ્ય ભાવે સહિત નિશ્ચય થાવ ત્રણ ને બે હાથ ખેવા જેવી વાત છે અને માણસ માત્ર પોતાના અંતરકરણ પોતાના શરીર ની કલ્પના નિશ્ચય કરે તો એનો એ નિશ્ચય કેવાય અને ભગવાન ભક્ત હોય એમાં જો મનુષ્ય ભાવ ના રાખવાનો હોય તો પછી ભગવાન ને વિષય તો ક્યાંથી જ હોય કાર્ય નિમિત નું ભગવાન એવા જેમ કે થાય ગણીક માં ખેડવાનું થાય જે કાર્ય કાર્ય એક જ ભાવો આ આયે દર્શન કરવા જાય મંદિરે ત્યાં જ આપણો ભાવ બદલ્યો નથી એટલે તમે લાખ વર્ષ દર્શન કરો ને બદલાવતા કોઈ શીખવાડતું નથી અને દર્શન કરી આવ્યા એટલું થઈ ગયું દર્શન કરી એટલે દર્શન કેવાય પેલા કોઈ સમજવા માગતું નથી પેલું આ અનંદ કોટી બ્રહ્માંડ છે એક બ્રહ્માંડ નથી આનંદકોટી બ્રહ્માંડ નું સંચાલન સંચાલક એનો એ પેલું નક્કી કરીને બે હું એને કોઈ યાદ કરાવતું નથી મચ્છ ના કચ્છ ના વરસિંહ રામ ના કૃષ્ણ કરાવે મૂર્તિઓ એની પધરાવી ત્યારે આ અજ્ઞાની માણસો કચ્છ અહિયાં જાય એમાં મૂળ સ્વરૂપ પછી હોય ભૂલાય એની કોઈ યાદી આપનું નથી શાસ્ત્રો યાદી આપે પણ ધર્મ ગુરુ ઓ કોઈ યાદી નો આપે જે પધરા ઈદ છે પણ એ કેવી રીતે આગળ ભગતસિંહ ના ચડ્યા કોઈ આગળ ભગતસિંહ અમારી જૂની વાત છે આકડીયા ને ત્યાં કબીરપંથી બહુ લોકો તર્કર નિષેધ સ્વામી આપડાવા ગયા હાથમાં હોય એના બેસાથ ઉમેર્યા મારા અમારે પ્રશ્ન કરવો ભલે પણ આ રસ્તા થાય અસાકાર નિરાકાર નો પ્રશ્ન હોય નઈ ભગવાન સાકાર નહિ સ્વામી કે અમે કઈ સાકાર તમે કોક નહી એનો નિર્ણય કોણ કરે તમે આમ આવડે નહી એટલે સાચા માણસે એના જેવું થવું પડે એટલે આવડા કેમ માને અને હા પાડે વાત બઉ જૂની છે તમારા અમારા વડીલો બધા કેટલાય વર્ષો પેહલા ચર્ચા કરતા આજ ચર્ચા કરતા હોય એમ અમારા વડીલ સંતો હતા એને તમારા વડીલો એ પ્રશ્ન કર્યા પછી બતા નિર્ણય નો થાય આપણે આ ઓરડા માં જુઓ એમાં આપણે બહાર બધા બેસી મૂર્તિમાન આપે તો મૂર્તિમાન ભગવાન છે પણ અમને તર્ક તર્ક ની જ વાત છે આ કઈ સિદ્ધાંત ને નહી હોય ભલે આપડે કહે તમારા હોય કોઈ હોય નથી પાણી એમાંથી એક અવાજ નીકળ્યો પ્રભુ ભજો પ્રભુ ભજો બધા તૈયાર થઈ ગયા બરાબર અવાજ ક્યાંથી નાચતા બહાર નીકળ્યા મારા વડવા બહાર આવી ગયા આપડે જોયું તું ખરા માલિકા આ કમાર ઉઘાયું તો મૂર્તિ બેઠા તા પણ તમારા વડવા પેલા બાજુ ગયા અવાજ અવાજ ગરવા ની જા એટલે તમારા મતે મૂર્તિમાન કઈ તમારા વળવાનું ખોટું નહીં પણ એ આળી ને તરત રહેતા થઈ ગયા હું ઘડી જોયું શું આ સિદ્ધાંત નથી આજે જગત માં વાત કરવા જાવ આપણે આટલા બધા બેઠા થઈ લો શાસ્ત્રી ની વાત કોણ હોય તમારે વિશ્વાસ હું બોલું તમારું મન તો કરે નગત માં જાજુ આમ છે પણ આનંદ બોલી બ્રહ્માંડ કોઈ એક શક્તિ થી સર્જાયેલા છે એ શક્તિ ને આપણા વેદ શાસ્ત્ર સનાતન માં ઓમ સ જોડ્યા તમે જવાબ લઈ દી સામાન્ય નિર્દેશ થયો એટલે જીજ્ઞા ખાતો ઉભે જ રહી સત કોણ સત કોણ એવો પ્રશ્ન છે એટલે એના અડે શાસ્ત્રીય છે નારાયણ ને કહે પહેલો શબ્દ નારાયણ લાગુ કર્યો છે જે શક્તિ કામ કરી રહી છે નારાયણ થયા પછી પતિ વિશ્વ આત્મેશ્વરમ શ્રુતિ પતિમ વિશ્વસ્ય આત્મેશ્વરમ વિશ્વ એટલે આ સર્જાયેલી વસ્તુ અને આત્મેશ્વર આત્મા એટલે ચૈતન્ય ઈશ્વર એટલે નિયમક દરેક આત્માઓનો કંટ્રોલ કરનાર એને આત્મેશ્વર કેવાય અને વિશ્વ પતિ પતિ શબ્દ લાગુ કરે કારણ કે વિશ્વ છે એ જળ માંથી બન્યું એટલે એનું રક્ષણ કરવું પડે એના પતિ છે વિશ્વાસ પતિ અને આત્મે સ્વરમ કટુ કારણ કે સંસ્કૃત બાબત છે ને શ્રુતિ ની પતિ એનું રક્ષણ કરવું પડે રક્ષણ પૂર્વક કંટ્રોલ કરે એને આચવી ને રક્ષણ કરે છે એને પતિ ના કહેવાય એને ઈશ્વર કેવાય ઈષ્ટે સૌ ઈશ્વર સ્વતંત્ર કામ નો કરવા દે એના કંટ્રોલર છે ભગવાન આત્માઓ ના કંટ્રોલર છે અને વિશ્વ વિનાશ પામે પણ તદ્દન વિનાશ માં નો જવા દે રક્ષણ કરે ભગવાન હૃદય માં અનુરૂપે કરે સૃષ્ટિ માં પાછા આનંદ મોટી માંડો માંથી કરે વસ્તુ નો નાચધામ એટલા જ માટે જીવ માયાશ્વર માયા માં ગોઠવાય એ માયા ગમે એટલા ધારે ઓછી ન થાય અખંડ છે સૂક્ષ્મ રૂપ માં આત્મા સ્વતંત્ર કઈ ક્રિયા કરવા ને શક્ત નથી આત્મે સ્વરમ આ વેદની ક્ષતિ છે એમાં એને એમ કહ્યું છે કે આત્મા એના ઘરે કેવું કોણ સમજે એ તો સીતાજી જેવા કોમતા સીતાજી રૂપમિણી ને એની વાત છે આ બધી નાળીઓ સમજે જાય ને પતિ આત્મેશ્વર આત્માના કંટ્રોલર છે નિયામક મારી મરજી વિના કોઈ અને આત્મા હો તમને દેવો સ્વતંત્ર કોઈ ક્રિયા કરી શકતો નથી ઈશ્વર ની સાથે આત્મ થાય આત્મા સ્વતંત્ર છે સ્વતંત્ર એટલે કાળ માયા નથી પણ ઈશ્વર માં તો નિયમ ય વસ્તુ છે નિયમત તો ઈશ્વર એટલે આત્મૈશ્વરમ કેવાય ત્યાં સુધી પણ એને બિચારા ને શું કહેવાય એ ખબર નથી આપણે જોડવું હોય તો જોડી શકાય એમાં કારણ કે એને નામ નિર્દેશ ની ખબર નથી ત્યારે ઓમ તત્ એ કોઈ નામ નિર્દેશ નથી સામાન્ય વિભાગ માં શિષ્ય ગુરુ ને પ્રશ્ન નારાયણ નારાયણ શબ્દ નો અર્થ જેયા આદિ જે દેખાય છે એ બધા નાર માં ખપે એમાં અયંત નારાયણ શબ્દ નારાયણો એ ભગવાન અવતારો ધાર કરે છે એમાં રામ છે કૃષ્ણ છે બીજા અવતારો જે છે એ તો એનું અવતારણ છે કારણ દેખાડવું જોઈએ આજે જગત ના ગુમુક્ષુઓ જે છે ભક્તો એના દિવ્ય ભાવ તો પકડી શકે એવા સાધનો એની પાસે નથી એટલે એ કરુણા એ કરીને અવતારે છે નીચા નમી અને એની પાસે આવે છે યદા યદા ધર્મ સમય નિર્દેશ કે દુનિયા જયારે આવી હોય ત્યારે હું અવતાર લઉં દુનિયા એવી હોય હોય એવી કારણ કે એવો દુષ્કાળે ભજન ભક્તિ કઠણ પડે એટલે ભક્ત એવા ના રક્ષણ માટે એની સગવડતા માટે અનેક ઉપાધિઓ વચ્ચે ભગવાન કેમ ભજે સાધુ ના સાધુ ના રક્ષણ મારી રક્ષણ શું કહેવાય બોલો ભાઈ રક્ષણ શું ભગવાન નો જે ભક્ત થયો એને શારીરિક રક્ષણ ઈ રક્ષણ નથી અથવા તો એને કોઈ અસુરો ઉપદ્રવ થતો હોય એવું કોઈ એના મનમાં હોતું નથી જે કરનારા કરનારા નથી ગોંડળમાં વસંતભાઈ ના બાપા બીમાર હતા ચાલો વસંતભાઈ જ્યાં અને નાના ભાઈ મકર રાજી રાજી થઈ ગયા મને આમ શ્વાસ હતો બાપા કેમ છે સારામાં સારું માસિક છે નવની એમાં આખો પ્રસંગ લખ્યો લખ્યો મારું નામ લખી લખ્યો હું મકર ભરી ત્યાં હતા પણ કે અનુસંધાન ભૂલાય ને એજ મોટી વાત છે ભગવાન એટલા માટે કહ્યું કે એવા કઠણ સંજોગો મારા ભક્ત ને જયારે આવે અને જરા મારા દુઃખ કાળો ક્યારે કેવાય ભક્ત એ જાણતા મે ભગવાન ભગવાન ગણે જાણતા જ નથી તો અહીંયા પ્રાર્થના કરવી ને જગાડવો કે ઈશ્વર ને બરાબર જાણ્યા ને એ પ્રાર્થના કરતો જ નથી પ્રાર્થના કરતો જ નથી એટલે જે નારાયણ છે એ આનંદ કોડી બ્રહ્માંડ ને સર્જી ને આવા ભક્તો ની રક્ષા ને અવતારો લીધે નારાયણ અવતારો લેતો નથી એનો અધિકાર જો બીજા ભાઈ પણ જ્યાં જેટલું બતાવવું ઘટ એટલું બતાવું એટલું વધારે જો વધારે બતાવે તેને સુખ નો થાય અંધારું હોય અગ્નિ જરૂર જ પડે તે જ તત્વ ની જરૂર પડે પણ એને કરીને આપણે સુખ થાય પણ ઈ જ તત્વ અહીંયા આવે બસ મારે અંધારું છે તો પાણી મારે બધા કુંદાજી ના તેડેલા મંત્ર કરીને સૂર્ય આવ્યા સુખાયું કર્ણરૂપીઓ એવા ને એવા સૂર્ય જો અહીંયા આવે કુંદાજી પાસે કુંદાજી મળે મારે માલી વાજીઓ એટલે આ ભગવાન છે એ અવતાર ધારે છે અવતાર ધારવાનો કોઈ નો અધિકાર નથી અવતાર ધરવાનો બીજું તત્વ ક્યાં છે એક જીવ છે સિદ્ધાંતમાં તત્વ નથી તો અવતાર ધારે અવતાર પ્રકરણ વ્યાસજી આખું લખ્યું કૃષ્ણ જન્મ ખંડ માં ભગવાન જનિમા એનું આખું પુસ્તક છે કૃષ્ણ જન્મ માં એ માગે છું અવતારા દ્વિધા ભગવાન અવતાર બે પ્રકારે સહી કરે એ કામ થાય ન થાય છ પ્રકારે અવતારી એના જે ગુણ વિભૂતિ ઐશ્વર્ય પ્રતાપ એને મૂર્તિમાન કરી બધો અવતાર પ્રકરણ માં મોકલ્યો એની હવે મેળવી નક્કી કરવું કે સ્વયં છે તે નક્કી કરવું જોઈએ બુદ્ધિ કોણ નક્કી કરે મહાપુરુષોનું કામપુરુ ક્યાંથી ભાઈ ઓમ તત્સ નારાયણ એના એ નારાયણ પાછા જે અવતાર પ્રકરણ તો પછી પણ પેલું કરી દીધું છે પછી એનું બીજું નામ વાસુદેવ આવે ન કરી શકે એમાં એને પ્રવેશ કરવો પડે પ્રવેશ કરીને કામ કરે એટલે વાસુદેવ કરે છે વાસુદેવ એ વાસુદેવ વચ્ચે વાસુદેવ સુદેવ બે તરફ છે જગત સૃષ્ટિ ના પ્રકરણ બે છે એટલે અનંત કોહમાં ત્યાંથી કીડી સુધીની જે સૃષ્ટિ છે એ બધી સ્રષ્ટિ પ્રકરણ કહેવાય અહીંયા પ્રજા આપણે છે સરકાર જ કામ કરે પણ વહીવટી ખાતું ન્યાય ખાતું શિક્ષણ ખાતું વાર વેચણી હોય પણ ભગવાને આ દુનિયા બનાવી એના ઘણા ખાતા છે એમાં સૃષ્ટિ પ્રકરણ એના દેવો હોય એમાં બ્રહ્મા વિષ્ણુ માહિતી એ સ્વતંત્ર કુપ્તા મા એમાં પ્રવેશ કર્યો ભગવાન અને સાચું એનું કામ સૃષ્ટિ કરવી અને પોષણ કરવી પણ વૈરાજ એના ઉપર અનિરુદ્ધ મૃત્યુ એની ઉપર પ્રધાન પુરુષ એની ઉપર મહાપુરુષ એની ઉપર અક્ષર અક્ષર ના પતિ પુરુષો આવું નિર્ણય કરે એમાંથી આ સૃષ્ટિ પ્રકરણ આવી પણ એમાં એમાં બીજો પ્રવેશ કરતો છે ભગવાન શિવાય કોઈ સગવડ માં લખો કે ખબર આયા કરવી બધા લગભગ આવું જ્ઞાન કરાયો હું કે ત્રીસ માં લીખું ને એમ કે ત્રીસ ના રત્ના વર્તન ના ત્રીસ ના લખો ભગવાન વાસુદેવ ચોખું ત્યારે પણ એ જ આપડે નોમતી માં હોય આપડે લઘુમતી આપડે ખરો છે ને અમદાવાદ માં આપડે ખરું છે ને અમદાવાદમાં બેઠા છે હા પાડો તો અમારા મત માં આવી જવું ભગવાન સિવાય અવતાર કંઘરે કાંઈ ક્યાંય છે જ નહીં નિર્ણય અવતાર આવા ઘેર પડે કે ભક્તુર મારે આવી પણ ઐશ્વર્ય તો બીજાનું ના મને કોઈક નાશી ક્યાંય દે તો કોઈ ન ખો ને તો બોલવું નઈ અમારો વર્ગ બેઠો હોય અને આ દ્રશ તમે થઈ ગયા એટલે એની યારી ન વાત કરી આમાં તો ચોખ્ખું લાગી સમજાવવું બઉ કઠું છે ભાઈ પોતા નક્કી કર્યા એક પાછું ફરી જાય છે એટલે આ સૃષ્ટિ ભગરણ એને અવતારમાં ન જોડાય પણ સૃષ્ટિ ભગરણ ના દેવ ના એ બધા ભગવાન ના ઠેકાણે મૂકી દીયા તકરાર થઈ ગયો હોય છે ભાઈ મામલતદાર હોય એની ફરિયાદ કરે ઈ સાંભળી શું કરે ઓલા ફોલદાર પા ખાતું એની પાસે કેણી સમજાયું શાસ્ત્ર નો અભ્યાસ નથી શાસ્ત્ર એ ગુજરાતી ચડવું કરી ને રાખી મૂક્યું હોય ભૂલું ને એમાંથી એને ખાધું પીતું હોય વધારે તો કોઈ ધ્યાન નથી અગત્ય વિશે એટલે જે આપણું સનાતન ધર્મ છે સનાતન માર્ગ ન છોડવો જોઈએ પછી અવાજ વાદી પાટા બદલી જાય જેને જે ગુરુ મળ્યો એ રસ્તે આખા જગત માં સનાતન નું નથી એક માનો મારી પાણી બધા બેઠા કોઈ જાતનું તમને હેઠળ પછી જે હું કમ એ બરાબર જે હું કરવું ઈ બરાબર એવું તમે બેઠો જે મુખ્ય કો હોય તો પણ તાજા દે કાઇ ના જ હીંગણા નામે લઈ ને હોવું હા આવે ભીંડો લેવા જાય ભીંડાના નામે લઈ લીએ છે કોઈ ન લ્યો ભગવાન નામ માં કઈ નઈ ગયો નિષ્ઠા કરે ને તો હું એને યાદ દીધો હું એક માણસ છું કોઈ હોય બરાબર જેમનો મન લેવું ને મારી કચાશે દેખવી પાછો અવગુણ બીજી વાત કારણ કે એમાં જરાક નિંદા નો પ્રસંગ આવે જયારે એ અવું કહેવાય પણ દેખાય ને આ કાળું છે એટલે એ નારાયણ જે પછી બ્રહ્મા વિષ્ણુ માં એને પ્રવેશ કર્યો ત્યારે વાસુદેવ વસી ને રહેલા દેવ એમાં રહી ને એ જ બોલે છે બીજો બોલતો નથી અને એના વિના કઈ કામ કરતા નથી બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રભુને છોડીને કઈ કામ ન કરે એને વાસુદેવ કહેવાના અને પછી અવતાર પ્રકરણમાં અવતાર આવ્યા તો હજી હોયનું ષ્ટી પ્રકરણ છો બ્રહ્મા મહેશ હોય બધું સ્ટી પ્રકરણ કહેવાય અને અવતાર હોય અવતાર પ્રકરણ ખાતું જ જોદું એ જે અવતારો મૂર્તિ આપણે દર્શન કરી પણ એ આકૃતિ તમે જે દેખી એમાં નારાયણ ની ભાવના લાવવી જોઈએ ભજન કરો એટલે આજ આકૃતિ એમ કરી ને એટલે મંગળી પડી એટલે પ્રાપ્તિ ઓછી થઈ નારાયણ નો સુખ નો રહી અવતાર સીતાજી રૂપમ સેવક છે નારાયણ સિવાય કોઈ નો ન નારાણી સિવાય બીજાનું કર્યું ના અવતાર પ્રકરણ ભૂલું એ કહેજો મારે જાદુ હમ્મ પ્રકરણ અને અવતાર પ્રકરણ અવતારો તો તે વખતના ભક્તોને મુશ્કેલીઓ આવી કોઈ વ્યવહારની કોઈ બીજી રીતે ભજન ભક્તિમાં એ રાજ્ય થઈને એની ટાળવા આવ્યા પછી આજે રામ આકૃતિ દેખાણી એ જ ભગવાન એટલે ઉપાસના બદલી ગઈ નારાયણ એ આ એમ કરો તો હર ખોરે આ નારાયણ એમ કહો એટલે ઉપાસના બદલી આમાં તો બધું આવી ગયું એટલું બધું સમજવા કોણ છે અને આ સનાતન જે ઉપનિષાદ ગીતા સૂત્ર એની સમજ એ પ્રમાણ તમારે ગમે એટલું જોખો જોખી ના આપો તો કબૂલ કરી પણ ધર્માવ જોખાય સનાતન શાસ્ત્ર માં જોખમી જોઈએ ત્યાં મારો ગુરુ કઈ છે એ કબૂલ છે નો હાલ ત્યાં કઈ ગુરુ નો ઉપયોગ ક્યાં છે કે જીવન જીવવામાં આમ જેવું કામ ભૂલ થતી હોય તો એટલા માટે પણ હવે એનું બહુ જગા કરી ગુરુ માં દિવ્ય ભાવ બધે દિવ્ય ભાવ આ ઠીક લાગે ગુરુ ભૂલ તો નહિ હોય બધે દિવ્ય ભાવ શિલા લોક ના છે અક્ષર નિવાસી જોતા નહી હોય ત્યાં મેટલા રોટલા ખાવા હતું બાંધ્યા પાછી લાઈ આ બધું ઉપયોગ કરી લેજો અને આ પ્રજા તો આમાં કરવા બે નાજ ન પડે તમારે માટે જગત નહી હો ભક્તો ની રક્ષણ માટે અને સ્રષ્ટિ પ્રકરણ છે એ અદલ બરાબર ઘાટ ઘડવો છે અને એ ભગવાન એના સંચાલક એના સમય ભગવાન બ્રહ્મા સૃષ્ટિ કરે વિષ્ણુ દોષણ કરે શંકર કરે પણ એ સંકલ્પ માં ભૂલે જ નહીં હોય દેવ ભૂલતા નથી અજ્ઞાનો માં જો આવે છે ને તો બ્રહ્મા અને મહેશ ની આવે સા વિષ્ણુ નું નહીં આવે કારણ કે એમાં વાસુદેવ સંપૂર્ણ ગરક છે પૂજામાં અંશે કરીને સમજાયેલા નથી પણ ભૂલ માંથી પાછા વલ્યા એ બઉ મોટી વસ્તુ જીવ ભૂલ માં લબાઈ જાય એમાં જાગૃતિ રાખવાની એની જગા ભગવાન સૃષ્ટિ પ્રગણ અને મારે આ તો આપડે પ્રાર્થના હોય એ મારા વેપાર કર્યો હતો આટલો લાભ રહે તમારા હાથે બેઠો વેપાર માં જ કોઈ નહી બીજા તમારું લીધું એટલે તમને ઓછા આવે ને એને વધારે આવે એ ભગવાન મેળ કરતા છે પણ એ હારી આગળ એટલે એને ભગવાન પાછ માં પૂજા કરાવી પાછળ બે માં તમને બે લાખ જઈએ બરોબર સોનો આ બધું કાલે ના બનવું જોઈએ